ભગવાન ના અસીમ જય જયકાર હો ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના અસિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન ના સિંહ જય જયકાર હો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 ભગવાન નાસિમ જય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 દા ભગવા સિંહ જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જયકાર હોદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જયકાર હો દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાન સિંહ જય કાર દાદા ભગવાન સિંહ જય જયકાર હો ભગવાન સિંહ જય કાર દાદા ભગવાન સિંહ જય જયકાર હો ભગવાન દાદા ભગવાન સિંહ જય જયકાર હો ભગવાન સિંહ જય કાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભવાન ના સિમ જ જયકારો હો આવ્યા આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના આવ્યા આવ્યા આજ રે અવસર પરમ ત્યાગના નિજ આ તમ ઉત્થાન રે સૌરભ જો મન બાગમા નિજ આતમ ઉત્થાન રે સૌરભ જો મન બાગમા પ્રવ જની પરિમલ પ્રસરાય પ્રવ જની પરિમલ પ્રસરાય સહીમ ધારીન હર ખાયમ ધારી તન ખાય જન મંગલ ગીતો ગા જન મંગલ ગીતો ગાય મહાવીર શાસન પાઠ દીપાએ મહાવીર શાસન પાઠ દીપાએ મહોત્સવ વર રે અપરિગ્રહ વ્રત સાધના મહોત્સવ વર રે અપરીગ્રહ વ્રત સાધના મોક્ષજ લક્ષ્મી લાણ રે વીર વ્યાખ્યાન મા મોક્ષજ લક્ષ્મી લાણ રે વીર વાણી વ્યાખ્યાનમાં આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના આવ્યા આજ રે અવસર અપૂરવ ત્યાગના હું કેવળ શાશ્વત આત્મા છું કેવળ શાશ્વત આત્મા છું શાશ્વત આત્મા છું હું કેવળ ગલ કરું હું કેવલ શાશ્વત આત્મા છું બુધ ગલ કરો નો જ્ઞાતા છું બુધ ગલ કર્ઞાતા છું સૃષ્ટિ નો દ્રષ્ટા છું સૃષ્ટિ દ્રશ્યો નો દ્રષ્ટા દ્રષ્ટા છું સૃષ્ટિ દ્રશ્યો નો દ્રષ્ટા છું જ્ઞાન ક્રિયા શુદ્ધ કરતા છું જ્ઞાન ક્રિયા શુદ્ધ કરતા છું સંજોગ લક્ષણ ભાન રે દુખાંત સુખની ચાહના સંજોગ લક્ષણ બાન રે દુખાંત સુખની ચાહના સંજોગ લક્ષ્ણ ભાન રે દુખાંત સુખની ચાહના સંજોગ લક્ષ્ણ બાન રે દુખાંત સુખની ચાહના શાતા અશાતા જ રે સ્વરૂપ સંયમી આત્મા સ્વા રેપ સૈયમ શાતા અશાતા જણ રે સ્વરૂપ સંયમી આત્મા આવ્યા વ્યાજરે અવસર અપૂરવ ત્યાગના આવ્યા બહુ ગંભીર છે અવસર અપૂરવ ત્યાગના હર્યાવ્યા વ્યાજરે અવસર અપૂરવ ત્યાગના સામાતા અશાતા જાણ રે સ્વરૂપ સૈયમી આત્મા સાતા અતા રે સ્વરૂપ સૈયમ આત્મા જય સચિદાનંદ મંદર આત્મુ કો અછાશી થશે નાકડી દંડી પચાવશે ચાલો અદભુત કવિરાતનું આ રચના થઈ ગઈ ને એને એને કેવો અનુભવ હશે જોવા જેવું છે આપણને દાદાને મળ્યા પછી શું અનુભવ થયો નવનીતભાઈ સંઘવીજીને બહુ સંસ્કારી જૈન સંસ્કારવાળા જૈન સંસ્કાર એમના પિતાજી વખતથી જ એમના ગામથી વંથળી જુનાગઢ બાજુ બહુ સારો તો આ વખતે સુરેશભાઈને બહુ ભાવ થયો અમારા જીતુના બધા ગયા અને એના ગામમાં ઠેર ઠેર એક એક આપણે એમના સંસ્મરણો બહુ સુંદર આપણને બધાને આપ્યા આપણી જૂનાગઢની યાત્રામાં એ એ સીડી છે એની એક જુદી છે આપણે જુનાગઢ ગિરનારની યાત્રા થઈ દીપકભાઈ એની સીડી જુદી છે તમે ઘરે જોજો શાંતિથી શાંતિથી જોજો આનંદ આવશે હમણાં જે આવ્યા બધા કેટલા આઠસો નવસો હતા મહાત્માઓ નહીં નવસો નવસો હજાર એટલી બધી બસો બધા આ બે વર્ષે નીકળ્યું પાછું વર્ષે વર્ષે દીકરા નહીં પણ એવું નીકળી ગયું એટલે આવ્યા આ જ રે મને આમ મને આમ સારું પડશે તમને જવું ચોખ્ખા આ રીતે જવાય મને આવું સાહેબ કહે છે અને આમ વાંચવું હોય તો અહીંથી વંચાય એટલે બે કામ થાય ફોટો પાડજો ને આવ્યા આજ રે હવે આપણું આજ આપણને જ્યારે આપણે ભાનમાં આવ્યા આપણી ભ્રાંતિ ખસી તે વખતે પેલો જન્મ થાય છે આપણો કહી ગમે આજ આવતીકાલ આવે એવી કે આવતીકાલ ના આવે એવી અને આપો જોર થી મોટેલ આવે એવી આવતીકાલ આવે એવી ગમે નહી મમ્મી ને પૂછજો હપા છે આ ખબર એટલે એ વસ્તુ છે આપણે અજન્મા જન્મ દિવસ છે આપણો એ આવ્યા આવ્યા આ જ રહી એટલા માટે તમને જ્ઞાનવિધિમાં ને અત્યારે સમજાવવામાં દાદા ભગવાન પૂરત એ મૂળ સમજાવ્યું પછી આપણે અત્યારે ચાલ્યા કરે છે એમાં આજે આપણે કહીએ છીએ કે આજે આપણો જન્મ થયો જ્ઞાન દીક્ષા લીધા પછી જન્મ થાય છે તે અજન્મા જન્મ જન્મ છે એટલે જન્મ થયા પછી એ મરણ નથી नहीं तो मणस जन्मे पी मरण हो इ शुद्धात्मक पद जन्म थाय झाँखी थाय वे जेवी रीते अमावस्या प्रकाश अमा अंधारा में पड़वा पहला दिवस प्रकाश हो दखाय देखाय केख है પડવાની પડવો કહીએ છીએ ને આપણે કેટલી ઝીણી રેખ છે ના અને બીજ હોય તો એ અઘરી છે આ બીજનો દૂધનો ચાંદ જેવો હોય ત્યારે એ મૌલીઓ છે ઊંચી એ લોકોને એટલા માટે ઊંચું ઊંચું બનાવ્યું હોય છે એમને સમજાયું ને ત્યારે વાદળા ગમેતી હોય તો એમને કંઈક ખબર પડી જાય એટલે કહે કે હવે દેખાઈ ગયો તો જ બધા મનાવે દૂધનો ચાંદ કે છે એને શિવજીનો શિવ શક્તિનું પ્રાગટ્ય કે છે શું કહ્યું હા એટલે આત્મા આત્મા સ્વરૂપ શિવમાત્મા સ્વરૂપ મહાશિવ અર્થ એ પરમાત્માના લક્ષણો માટે કહ્યું છે આત્માના લક્ષણો મુખ્ય મૂળભૂત એટલે જન્મ થતાની સાથે બાળક જન્મે છે તરત જ એના લક્ષણ એને તો એ થાય છે પણ એ લેક્શન ખુલ્લું થવા માટે ડૉક્ટરો એના થોડુંક રડા આવે આવું કરી નાખે છે સરખું ભાનમાં લાવી દે નહીં પછી નહીં તો ગરબડ થઈ જાય આવું કહે છે ડૉક્ટર સાહેબો આ સંધ્યાબેન કે મને શીખવાડ્યું એવું એવું કેમ કરે છે આ ઊંધે પકડે પકડી અને પાણી પાણી છડે એવું કંઈક કરે છે બધ મેં જોયેલું છે સાચી વાત છે તું કહે તું ડૉક્ટર છું આવે કે હા એટલે સાયન્ટિફિકલી સ્ટિમ્યુલેશન મળે એટલે બાળકો એટલે કે એ આ પ્રયોગમાં પ્રવેશ પામ્યો ને હવે આખા જીવનના કરતા પણ પ્રયોગ ક્રિયાનો પ્રયોગ કરવાનો નહીં ક્રિયાનો અને પ્રયોગ આજે મોટા મોટા પ્રયોગ સાયન્ટિસ્ટો સમજે છે કે કરવાના પ્રયોગને પ્રયોગ સમજે છે એટલે તો મટીરિયલ વિજ્ઞાન આટલું બધું વિકસ્યું આ સમય એવો સુંદર છે એટલે અત્યારે કળિયુગ છે છતાં પણ એ બાબતમાં આજે બહુ પ્રગતિ કરી નાખી એને પુષ્કર કરી આજે મેડિકલ સાયન્સમાં કેટલી બધી કરી પ્રગતિઓ કેટલી બધી બધી રીતે પરંતુ એ આયુષ્ય લંબાવી ના શકે હવે તને સમજ પડી ગઈ આયુષ્ય કેટલું લંબાવ્યું એટલે લંબાઈ શકાય જેટલું જીવવું હોય એટલું બોલ હા કે ના તો બોલ મોટી એટલે આવ્યા આવ્યા હાજરી અવસર અપૂર ત્યાગ અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય પણ આ બન્યું નથી શું આપણી ભ્રાંતિ ખસી કે દેહ હું છું એ ભ્રાંતિ ખસ્તાની સાથે જ જે ક્યારે પૂર્વે ક્યારેય પણ નથી બન્યું એટલે અપૂરવું ત્યાગ ના કહ્યું અને ત્યાગ શબ્દ માટે વપરાયો છે કારણ કે વ્યવહારમાં ને લોકધર્મોમાં જૈનોમાં વિશેષ છે અને વેદાંતમાં વેદાંતના રીતે છે બંને જગાએ છે બધી રીતે ભારતમાં ત્યાગ શબ્દો તો છે જ શું એ પ્રકારો છે જુદા જુદા પણ ત્યાગ છે એટલે ત્યાગ કોને કહેવાય કે વસ્તુ છૂટ્યા પછી એ આપણે એને લેવાનું મન જ ના થાય શું કહ્યું હા એટલે પહેલા જ દિવસે આપણને મૂર્છા છે કે દેહ હું છું એ ભાન છે એ ભાન તૂટી જાય છે આપણું શું કહ્યું અને હું કોણ છું એ ખબર પડી જાય છે આપણને ખ્યાલ આવ્યો હું કોણ છું એ ખબર પડી જાય છે એટલે સભાનતા એટલે અનકોન્શિયસનેસ કોમામાં છે અને મહિનાથી રહે છે બહુ ટોક પ્રયત્ન કરે પછી કે ભાઈ હવે તમે નક્કી કરો શું કરવું તે છતાંય બહુ ભાવ હોય ત્યારે આ જયેશભાઈનો દાખલો છેક મને દોડાયો તો છેક આયા અને આમનો બહુ ભાવ છે આખી રાહતદાદા જોડે કનેક્શન થઈ ગયું બધું ચાલ્યું હતું અને આ ત્યાર પછી ચોથે દાળે જરા કામ સરળો થયો એનો અઢાર દિવસે સોરી અઢાર દિવસ અમે આવ્યા પછી હા સતત એટલે કહેવાનું આપણે કોઈ નામની મહત્વ નથી આમાં નામની આયુષ્ય કર્મ જો ના તૂટ્યું હોય તો એ સંતઈ જાય છે પાછું એટલા માટે દાદાએ કહ્યું કે વ્યવસ્થિત શક્તિ છે ને છે જ कोने माटे के विज्ञा जेवा होने समझ हो हकीकत जगत कौन के जगत को चला है कि चाला आधू भगवान स्वरूप ज्या बद ये यति है बढ़ा धर्म में बदा विचारकों साइंटिस्टो ने थिंकर्सों फिस्फर्सों सुफीओ बदाज मैं आ कि कई शक्ति है કંઈક બોલે છે બધા સમજ કંઈક છે શક્તિ પછી દરેક પોતાની માન્યતાની મુજબ એ શક્તિને કહેવાય કે આ શક્તિ કે ભાઈ અલ્લા પરમેશ્વર હવે આપણામાં ભારતમાં ઈશ્વરને કહે છે પણ ઈશ્વર શક્તિ એ ખોટું નથી સાચી વાત છે એ ઈશ્વર શક્તિ કોને કહેવાય કે ભારતમાં જન્મ્યો એટલે એને ઐશ્વર્ય પ્રગટ થાય છે શું કહ્યું એટલે શરીર જન્મ્યું એવું જ એ ત્યારથી જ એ પહેલાં જ વખતથી બારમાં આવતાની સાથે જ એ પોતે જ હું સ્વરૂપે જીવતું જાય છે પોતે હું સ્વરૂપે બોલો શરીર જન્મ્યું એટલે જમી જીવી જવાનું પણ હું સ્વરૂપે એટલે આ મોટા મોટો કોયડો વિશ્વને માટે આ સારા વિશ્વમાં છે કે હું એમાં હું કોણ છું કોઈને પ્રશ્ન નથી થતો દીપકભાઈ થાય છે બસ આ મોટા મોટા ક્વેશ્ચન છે જો છેલ્લે અલ્ટિમેટ ક્વેશ્ચન કોઈ પૂછાય પોતાને પોતાના માટે જ થાય તો હું કોણ છું વિચારકો આર્ટિસ્ટો કવિઓ લેખકો પંડિતો બધા જ બધા માટે એમને એમની રીતે હોય જરૂર કારણ કે કુદરતની એવી સહાયતા મળી છે એમને સમજાયું ને એટલે આવ્યા આવ્યા આ રે અપૂર્વ અવસર અપૂર્વ ત્યાગના इले मूर्छा हूँ छूँ आखी मूर्छा तू उ गई तो पीछे जीवाय से सार आप खाटू गरिय तीखू समझ छे आपने। बदाने फिल थाई छे। आपने छे। आ बद पड़े अपन ने सुख शू दुख शू ब फील थाय बड़ीज रीते अपन ने हो आ મૂળ જે મૂર્છા હતી ને મૂર્છા એટલે અનકોન્શિયસનેસ આટલું મોટું બુદ્ધિ વધે પણ છતાં એ જીવે છે એ પોતાને ખ્યાલ નથી આવતો હમ મોટા મોટા વિચારકો એટલે ઈચ્છા મૂર્છા ઈચ્છા આપણે ઈચ્છા છે ને જેને આજે નવી ઉદ્ભવતી ઈચ્છા કહીએ છીએ આપણે એને મૂર્છા કહી एट मूर्छा त्याग थी जाए पहला दिवसे अपने अपूर्व कहमें पर शरीर रू पोते आगे कमाई कर शरीर जीवाय से एम आ द्वंद्व दशा वालू स्वदेव शरीर है बे बाजू सुख ने दुख अनुभव कर बधु मलिय आप कहो आम छे, छे। तो आम थाय तेरे दादाएं बहुत सुंदर समझा આ વખતનો અકરમ વિજ્ઞાનનો અંક આવ્યો છે કયો મહિનો ચાલે છે આ ક આવી ગયો હું માનું છું એટલો સુંદર છે એમાં ભરેલો માલ ભરેલો માલ અમુક બોલે ખરા ભરેલો માલ પણ ભરેલો માલ સમજવું એટલું આસાન નથી વસ્તુ સાચી છે હકીકત છે ત્રિકાળી હકીકત છે સૈદ્ધાંતિક હકીકત છે છતાં ભરેલો માલ બધા કર્મો કર્મોની ભાષા તો ઘણાએ સાંભળી અને એમાં બહુ વિચારો કર્યા ખૂબ ખૂબ કર્મનો સિદ્ધાંત ને કર્મનું આ શું શું નથી કર્યું બલ સમજાયું ને એટલે આ બહુ સુંદર છે અરે આ વખત અમારે સુધીરભાઈ શાહે એવું સુંદર ખોરી કાઢ્યું કે જે પૂરમાં રહેતા હતા અખાજી અખાજી એ પૂરમાં જઈ અને એમનું જૂનું ઘર છે એ જોયું બધું કરીને એમને ખોરી કાઢ્યું આ એટલે એમને છાપ્યા ત્યાં આગળ પૂરમાં એમની આ પ્રતિમા છે આખી અખા ભગત સાંભળ્યું છે દીપકભાઈ આખો ભગત હમ બહુ મજાનું હતું સોની વ્યવસાય સુવર્ણ કારણ સોની હતા પણ બહુ જોયું અને વ્યવહારમાં જોયું બધા એમની પાસે સોનાના કામ દાગીનાર બધું કરાવવા આવે એ કોઈનું સાસું સાચું શીખની કો ટેસ્ટ તે બધા સમજે અંદરથી જાણે બધા છતાંય શંકા એક એવી ચીજ છે કોઈને જાય નહીં એટલે પહેલાં જ દિવસે જન્મ થતાં જ આપણી શંકા આપણી નિર્મૂળ થઈ જાય છે નિર્મૂળ મૂળ સાથે એટલે કે જન્મમરણના ચક્રઓમાં ફરી ફરી જન્મવું પડે છે એ મૂળ આખું ઉડી જાય છે એટલે કે ભટકવાનું મૂળ કારણ નષ્ટ થઈ જાય છે અને મૂળ કારણ નષ્ટ થાય પછી રહ્યા પરિણામ તે પરિણામ તેમની માટે સમી જાય એવું ના થાય થાય કે નહીં परिणाम कहें मूल कारण आप खिलास थी गयु एम अपूर्व अवसर आने मूर्छा त्याग थो आप दे हूँ छू बेभानता बेभानता त्याग थी गय त्याग त्याग शब्द त्या वस्तु खोटी नहीं वस्तु अपन कोई जगह नड़े नहीं परंतु आ क्रम विज्ञान है जो विज्ञान ना समझिए तो સફેદ રંગનું બેવ મૂક્યું હોય ઝેર અને સાકર તો ખબર ના પડે બચ્ચું લે આમ એને ભાવે એ ભૂલથી ઝેર લે તો માને ખબર પડે આ ક્યાં પડ્યું આ તો એક દવા સ્વરૂપે ઝેર છે જરા જેવું દેખાયું તો એને આજમાં ફટકો મારી પડા નાખે એને બા માં સમજાય છે ને એવી આપણી આ દાદા ભગવાનનું માતૃત્વ વાત્સલ્ય છે ને આપણી પાસે કેવું આપણને એ જોજો તમે દાદા એ કહે છે કે જે બહુ જેવું આવ્યું હોય ને તો સાકર ખેંચવી ગમે તે સાકર ખેંચ ખેંચ ના કર્યા કરશો નાની નાની વાત ના કરશો મોટું ગમે તેવું આવું ખાલી દાદા શબ્દ બોલશો તો જોજો તમને બધું ઈઝી થઈ જશે સુળીનો ઘા સોય જશે પથ્થર ફૂલ બની જશે અને આ હકીકત છે પરંતુ આને ચમત્કારમાં લેવાઈ જાય છે આપણાથી આજના બૌદ્ધિક યુગમાં રેશનલ યુગમાં વિજ્ઞાનના આજના યુગમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનના આજના યુગમાં એના માટે આ વસ્તુ બહુ વિચારણા માગે છે બહુ વિચારણા આપણે રાત દિવસ આખું મહેનત કરે આ બધું થયું પણ અલ્ટિમેટલી શું છેવટે શું આ વાત છે એટલે અવસર અપૂર્વ ત્યાગના નિજે આત્મઉત્થાન રે એટલે આપણા શુદ્ધાત્માનો નિશ એનો ઉદય થયો ઉદય થયો જેનો ક્યારે પણ અસ્ત્ર ન થાય શું કહ્યું શુદ્ધાત્મા પ્રકાશનું પહેલું કિરણ ખીલ્યું અને બીજે દિવસે એ બિલકુલ ખીલી જાય છે આ જમીનમાં વાવીએ તો એને બધું એ હોય અને એની અંદર બીજમાં જે ઉગવાનું બધું પડ્યું હોય ને અંદર પડેલું જ હોય છે બધું એ વ્યવસ્થિત હોય તો ત્યાં તે બીજે જ દિવસ ફૂટી જાય છે સમજાયું પણ આ બીજમાં ખેડૂત ખેડૂતો ગમે તેટલા હોશિયાર હોય ગાર્ડનર ગમે તેટલો હોશિયાર હોય પણ આજે એ પણ આ શુદ્ધાત્મા એક જ એવો પ્રકાશ છે કે બીજે જ દિવસે આ છે પણ આપણે જો કલ્પના કરીએ કે આ કહે છે ખરામને આ બધી ગડબડો થાય છે સાહેબ એવું થાય છે ને આ બહુ મોટી વસ્તુ છે કારણ કે આપણું શરીર છે ને કહેવામાં આવ્યું હોય તે પ્રયોગમાં કેવી રીતે બેસવાનું હોય તે ચાલુ પ્રયોગમાં કોઈ જગાએ આપણે આંગળી ના ગલાય દખલ ના કરાય ફક્ત એને આપણે પ્રયોગ સ્વરૂપે આખો પ્રયોગ આપણને લાદી જાય કે જે પ્રયોગ એવો સુંદર છે કે તમને એ પ્રયોગીને મુક્ત કરાવે બાકીના આજના વિજ્ઞાનમાં આ પ્રયોગો કરે છે બધા અને શરીરથી જીવતા કેવા કેવા મોટા સમર્થ પુરુષો છે નથી નહીં થોડા છે આજે પણ છે ખરા પાંચ દસ પંદર પચીસ હોય સારા વિશ્વમાં છે ભારતમાંય છે પરંતુ એ વિજ્ઞાન નથી જાણતા કયું વિજ્ઞાન મૂળ વિજ્ઞાન કારણના કારણનું વિજ્ઞાન જાણતા નથી શું જે સંસારમાં રઝરવાનું કારણ છે એનું કારણ એ એવા પુરુષ હોય ખુલ્લા અને એમની કૃપા ગ્રેસ એ કૃપાથી અને બધા ધર્મો ગ્રેસ અને કૃપાને સ્વીકારે છે આખા વિશ્વમાં જોજો બધા જ કૃપા એમના શબ્દ જુદા જુદા પ્રકારના હોય પરંતુ કૃપા શબ્દ બહુ મોટો છે એટલે એ ઉતરે છે એવા જીવંત પુરુષ પુરુષ એટલે શું કે દેહ સાથે પોતે આત્મ સ્વરૂપે છે અને સદાય આત્મ સ્વરૂપે જે જીવી રહ્યા છે દેહ જીવે છે એની સાથે સાથે એ એવા પુરુષ હોય અને એમની પૌરુષિક શક્તિ એવી ખીલી હોય એ પૌરુષિક શક્તિથી એ આપણી એમની કૃપા આપણા પર ઉતરે છે એટલે અંદરના દાદા ભગવાનની કૃપા ઉતરે છે દાદા ભગવાન એટલે આત્માનું પરમાત્મા સ્વરૂપ એ પ્રકાશ જે દેહમાં છે અને આ કાળમાં કળિયુગમાં અને તે આપણા જેવા ગૃહસ્થ વેશમાં બની શકે નહીં પણ આવું આશ્ચર્ય ઘટવાનું એ ભગવાન મહાવીર ભગવાનથી ઉલ્લેખી ગયેલું છે આગળના શાસ્ત્રોમાં છે एक कज, कोई जगह क्या क्या बाकी नहीं रॉयल मार्ग चाले तो क्रमे हो पास ब्रेक थाय एट्ले कहीं डाइवर्जन नहीं करव पड़े कहीं रस्त तूटी गो जवे जवा एट एवी रीते आ कार फर्स्ट क्लास खुली ग પુરાન પુરુષ એટલે શુદ્ધાત્મા અને પરમ અને શુદ્ધાત્મા એ જ પરમાત્મા અને શુદ્ધાત્મા એ જ પ્રાજ્ઞા પ્રજ્ઞા પ્રજ્ઞા સાથે કહ્યું કે પ્રજ્ઞા જ છે મૂળ પણ એ શુદ્ધાત્મા છે પરંતુ આજે આવા સંસારમાં સંસારના વ્યવહારોમાં રહીને પણ આપણને એ પ્રજ્ઞા પ્રકાશ ખુલ્લો થાય છે એ પ્રજ્ઞા પ્રકાશ તે આપણને મોક્ષ આત્યંતિક મોક્ષ અપાવીને જ આપણને મુક્ત કરે એવો અહીંયા પ્રકાશ છેલ્લી ઘડીએ પરંતુ એ મૂળ શુદ્ધાત્મા નથી પણ શુદ્ધાત્માની મૂળ મૂળ શક્તિ છે ઓરિજિનલ એપ્સોલ્યુટ પાવર કયો ઓરિજિનલ એપ્સોલ્યુટ તે ઓપન થયો ઓપન થયો એટલે પછી વિકાસ તો થાય કે નહીં પડવો પહેલાં ચંદ્રમાનો પહેલા દિવસનો પ્રકાશ થયો પછી બીસ ત્રીસ ચૌદ બધું થાય કે ના થાય એ જ છે બીજું કશું નથી જેમ જેમ આપણી ફાઇલો અને ફાઇલોનું સભાનતા આપણને બહુ સુંદર રહે ગમે વિચાર આવે બુદ્ધિ આવે ગમે તેવો કોઈને ભાવ આવે અભાવ આવે ગમે આવે આપણને કોઈ પણ બધું બની શકે કારણ કે આ શરીર એનું બનીને આવ્યું છે એ બધી જ રીતે પોતે સ્વતંત્ર રીતે આવે છે પરંતુ માતા પિતા અને એમનાથી જન્મ ના પાવે પામે ત્યાં સુધી એ શરીર સ્વરૂપે જીવી નથી શકતું પણ જેવો કર્મનો પ્રકાર એવા કર્મના પ્રકારે પછી આવે આ એક બહુ મોટું વિજ્ઞાન બહુ મજાનું છે દીપકભાઈ હા કોઈ દાળો તમારે ઘર બોલાવજો તો આવીશું વખત તકલીફ તો બહુ આવે આ સંબંધ ટાઈમ નીકળવો હા બોલાવતા નથી પેલા પેલા સફલ વાળા બંગલા બોલાયા હતા સફલ કે કોણ આગલો વિધિ કરી હતી એ બધો બોલાયા હતા આવી ગયા ખરા કોક વખતે જોઈશું તારી બેનપણી છે ને ક્યાં લઈ આવશે હમ પ્રવજ્યા ની પરિમા પ્રવજ્યા એટલે આપણે સાધુપણું સ્વીકારાય આપણાથી એ ઘરના સંબંધો છોડી દઈએ આપણે સાધુપણું સ્વીકારાય ગુરુ ગુરુજીની દીક્ષાથી આચાર્યજીની દીક્ષાથી અગર તો કોઈ આ જૈનોમાં બહેનોને ત્યાગ બધું સો ત્યાગ છોડી દે ને એમાં એમને સાધુવીપણું સ્વીકારાય બે એને પ્રવજા કહે છે પ્રવજ્યા એને જ કહે છે સાહેબ પ્રવજાનો અર્થો છે મને કહો દીક્ષા એ જ કહું છું ને એટલે એને આમ તો વ્યવહારમાં તો એમને આત્મદિક્ષા જ કહેવાય છે પરંતુ એ મૂળ દીક્ષા નથી પણ વ્યવહારથી દીક્ષા અપાય છે એમને કે આ શરીરથી છૂટું છે આપણે આત્મા તત્વ છે એને હવે આપણે પામી લેવાનું છે એના માટે આપણે આ બધો અભ્યાસ કરાવશે તમને શાસ્ત્રો સમજાવશે ભણાવશે અને એમાં તમે તમારી રીતે તૈયાર થતા જાઓ એટલે પ્રવજાની પરિમળ પ્રસરાએ શું એટલે આપણને આ વિતરાગ દીક્ષા પ્રાપ્ત થાય છે આ પરંતુ આ કાળ એવું વસ્મો છે કે આ શબ્દો બધા દરેક ભાષામાં તે ભાષા સ્વરૂપ થઈ જાય છે એનું બધું જ બની શકે છે બધું જ મૂળ વિજ્ઞાન રહેવું બહુ મુશ્કેલ છે સર છે આ આપતોપુત્રો છે ને દાદા એવી તૈયાર કર્યા છે પણ એમાં જેને જેણે જેવું વિકસ્યું તે પ્રમાણે બરોબર છે કારણ કે બધાના શરીરો કોઈ એક નથી આ ડૉક્ટર સાહેબ છે અને એમના મોટા ભાઈ છે પેલા બેઠા છે ચાર્ટર્ડ એકાઉન્ટ સાહેબ મોટા હિસાબી એ બેના શરીર જુદા છે પણ બંને ભય છે ખરા પણ બંને માને છે કે ના બંને એક જ છીએ બધી મનીષજી હીજો ભાઈ ત્યાં બેઠો છે મમ્મીજી ત્યાં બેઠા છે અમારી યાદ સાધુ છે અહીંયા બેઠી છે સાધુના કપડા નથી પહેર્યા એટલે પ્રવજ્યા ની પરિમળ પ્રસરાયે સંયમધારી તન હરખાયે સંયમધારી આવે એટલે શું કે આપણે ઘર છોડીને સાધુ કે સાધવી આપણે બધા આપણે ઘરમાં રહી અને આપણે આત્મજ્ઞાન પામ્યા છીએ ઘરમાં રહીને સમજાયું ને એટલે સંયમધારી થયા છીએ સંયમ એટલે શું કે દેહ એ ફાઇલ છે અને હું શુદ્ધાત્મા છું શું કહ્યું બોલો ને અને કૃષ્ણ ભગવાને આખી ગીતા યુદ્ધ અને ભૂમિ ઉપર અર્જુનને સમજાવી એ બહુ સુંદર રીતે સમજાવી આટલા બધા યુદ્ધમાં બે સૈન્યોની વચ્ચે રહીને એમને સમજાવી પરંતુ તે વખતે યુદ્ધોના નિયમો સરખા પડાતા હતા અને જ્યારે યુદ્ધ બરાબર જામ્યું હોય ને ત્યારે ના પડાય તો કોઈ વખત ઊંધું થઈ જાય જરાક ભૂલો થઈ જાય તો એને ભોગવવો પડે પછી ભોગવટો આવે છે છૂટકું કોઈને ના છોડે શું બાકી યુદ્ધના નિયમો હોય છે બધા આજે આજના વોર્ડમાં પણ છે બધા પણ બધા ઘસાઈને બહુ આછા પાત્ર થઈ ગયેલા છે સમજે કોઈ પાડવા તૈયાર નથી એટલે પ્રવજ્યાની પરિમળ પ્રસરાએ આવું ફાઇલ શરીરે ફાઇલ થઈ ગઈ એટલે બીજા જ દિવસે સવારે આ શુદ્ધાત્માનો પ્રકાશ દેખવાનો પ્રકાશ પહેલો બચ્ચું દેખવાનું થતું જાય છે તે બીજે દિવસે એ દેખવાનું ચાલું થઈ જાય છે એનું બીજા જ એટલે તો દૂચકા ચાંદ કહ્યું પહેલા વખતનો પ્રકાશ એટલું ના જોઈ શકે પણ એને ભાનમાંથી છૂટી ગયો એટલો તો બરાબર ખ્યાલ ખૂટો થઈ જાય એનો હેલો પરંતુ એ તે વખતે જે પ્રયોગ વખતે બેસવાના એની ક્રિયા ને બધું છે એટલે આજે ઉતાવળીયો કાળ બહુ છે ને કે સાહેબ કે સાહેબ આ ગોઠવાયું છે આમ છે તેમ છે બેસે બધા બહુ ઉતાવળિયો કાળ હમ ધીરજ ના હોય એટલા બધા ઠાંસી ઠાંસીને બધું ભરીને લાયા છીએ આપણે બધા હમ તો દાદા ભગવાન એટલું બધું ઠાંસી ઠાંસી નહોતા ભરી લાયા આગળના અવતારોથી એમને જોયું કે આ દુકાન ખાલી થાય છે અને પાછી ભરાય છે એટલે ભરાવામાં જ આપણે ચા રાખ્યા કરો ખાલી થાય છે તો આવી છે તો ખાલી થવાની જ છે એ તો હં કદાચ કોઈ ગ્રાક નહીં આવતું હોય તો આપણે ડિસ્કાઉન્ટે આપીએ અને છેવટે ફ્રી આપીએ કે લઈ જાઓ આ બધું લઈ જાઓ ફ્રી સેલ કરે છે અમેરિકામાં અમેરિકામાં ગેરેજ સેલ કહેવાય છે ને ત્યાં બહાર મૂકી દે આખું ના જીત્યું કશું ના થાય ત્યારે ખોટો સિક્કો ભગવાન ચાલ્યો જાય ને પડતો પડતો ત્યાં એનું કોઈ ગ્રાહક ના થાય એટલે મોક્ષે જવાના જીવો હવે પુણ્ય હોય છે બધા હમ એટલે પ્રવજ્યાની પરિમલા મોટી પ્રવજ્યા મૂર્છાનો ત્યાગ મૂર્છાનો ત્યાગ એ દીક્ષા એ વિતરાગી દીક્ષા કહેવાય છે ભગવાનના વખતમાં દીક્ષા આપતા તે બરાબર છે અને આજે એ જ દીક્ષા છે પરંતુ એમાં ત્રીજી ને ચોથી આજ્ઞા ઉમેરી છે આ બહુ જ દાદા ભગવાનનું આવી બુદ્ધિથી સમજવા જશે તો માર ખાઈ જશે અમારે મહેતા સાહેબ કહે બહુ કે દાદા આ તો જેટલું એ જે દેખાય છે હા કેમ છે તબિયત એમની અને મમ્મી એમને સેવામાં બહુ આનંદ આવે છે ને કઈ કઈ કે હજુ ઝઘડું છું હા એ તો પપ્પા છે ઝઘડવું જ પડે ને કંઈ પ્રવજ્યાની પરિમળ પ્રસરાય સંયમ ધારી એટલે આ ફાઇલ છે હું શુદ્ધાત્મા છું એટલે એમાં છતાંય સંભાવ મારો અંદરનો શુદ્ધાત્માનો જોવાનો ગુણ ખુલ્લો થઈ ગયો છે એનાથી એને સમભાવે જ સુખ આવે કે દુઃખ આવે ગમતું આવે કે ના ગમતું આવે પણ સમભાવે જોવું ગમતું આવે તો ગમતા સ્વરૂપે જોવું અને ના ગમતું આવે તો ના ગમતા સ્વરૂપે જોવું આ બધા મહાત્માને અંદર પોતપોતાના દરેક રીતે થયા કરે જોજો બધાને તને નથી હે દીપક કોઈ દોડ કંઈ કહે તો શું પણ તું સમજી લેવું ને કે એમાં દીપક તો નિર્દોષ છે એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે એમનાથી મારી ટપાલ ખોટી એમની પાસે પહોંચી ગયેલી એ ટપાલ પાછી પહોંચાડે છે પછી દીપકે સમજવાનું દીપક સમજાયું ક્યાં છે સમજી ગઈ સંભાવ નિકાલ આ શબ્દથી બોલવાનું નથી સંભાવનિકાલમાં આ સમજણ આપણે જેમ જેમ જાગૃતિ વધે તેમ થાય બાકી ન થાય અમારા પુલી પુલીનાનંદજી કહેશે બધા હા હા સંયમધારી તન હરખાય એટલે સંયમધારી એટલે શું કે આ ફાઇલ છે હું શુદ્ધાત્મા છું મોટા મોટો મૂળ સંયમ ખુલ્લો થયો યમ નિયમ સંયમ આ પીયો એ અષ્ટાંગયોગના એ આઠ અંગોમાં પેલા ત્રણ મુખ્ય અંગો છે યમ નિયમ સંયમ અને સંયમ આવ્યો એ યોગી બહુ પ્રગતિ કરે છે અષ્ટાંગ યોગ કહેવાય છે આ કાળના લગભગ બસો સવાસો વરસ પર થઈ ગયા સહજાનંદ સ્વામી ગજબના અષ્ટાંગ યોગી હતા તે ગજબના અને આજે એમનાથી આ નીચલા વર્ગને ઉંચકવા માટે આ આખો સંસારમાં વૈરાગ્ય ભાવ આવે શું કહ્યું છતાં ઘરમાં રહી બધામાં રહીને પણ એ ધર્મ એમનો આ થયો સ્વામી નારાયણ નારાયણ શબ્દ કૃષ્ણ ભગવાનને લાગે છે અને સ્વામી શબ્દ કૃષ્ણ ભગવાનના સેવકને લાગવું પડે છે શું કહ્યું એટલે કે જેમનું જીવન સેવાભાવે નારાયણને સંપૂર્ણ સોંપાઈ ગયું છે પછી એમાંથી કશું પાછું ના લે કોઈ ના લે એવા ગજબના પુરુષ થઈ ગયા સહજ એટલે સહજ આનંદ અને એમને જોયું હોય એટલે નાની ઉંમરથી ચૌદ વર્ષની ઉંમર સત્તર વર્ષની ઉંમરથી ત્યાં સુધી તો એવું સખત બ્રહ્મચર્ય જન્મથી જન્મ થયું તે બુરી ચામડીઓ થઈ ગઈ બધી બ્લૂ બ્લડ રહે ને એ બધું અને હળકાન ચામડી એવું થઈ ગયું હતું બધું બહુ એ થઈ ગયું બહુ નાની ઉંમરે અને જોયું એમને તરત જ ઉગ્યું અરે આ પણ એમાં શરીરનો શું છે ગુનો હતો એ તો ગયો આવે બસ બહુ સુંદર થયું એમાં કેટલા બધા શાસ્ત્રો બધા આખા ભારત ફર્યા બધે બજુ આટલે નાની ઉંમરે એટલે એમને નીલવર્ણિ કહેવાય છે સહજાનંદ સ્વામીને એમના પ્રસંગોમાં બહુ વર્ણન એમનો નીલવર્ણિ સહજાનંદ સ્વામી સમજ્યું શિવજીના નીલવર્ણી કહેવાય છે નીલવર્ણિ એટલે કે ઝેર પચાઈ પચાઈ અને એમની નસો પણ એમનું લોહી પણ આવું થઈ ગયું છે એ તો બચ્ચા બાળકોને ભગવાનનું સ્વરૂપ સમજાવવા માટે કહ્યું છે શાના માટે એટલે શિવજીનું ઓળખાણ પડે અને શિવજી એ બીજું કશું જ નથી પરંતુ આત્મજ્ઞાન પામેલા આત્મજ્ઞાની પુરુષો પછી મહિલાએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પણ એ આત્મજ્ઞાન પામેલી પુરુષ છે પુરુષ છે પણ વ્યવહારમાં એને પુરુષ ના કહેવાય આ વ્યવહાર બહુ જબરો છે દીપકભાઈ મહાજરો છે પરંતુ આ કાળમાં એને એવી સભાનતાએ આપણે રહેવું જોઈએ કે ભૂલમાં ને ભૂલમાં ક્યાંય આ દોરી સાકરસે સમજીને ઝેર ના ખાઈએ એટલું એટલું જાગવવું જોઈએ નહીં તો લોકો તો આજે ઝેરના પારખાં કરી નાખે બહુ જોખમ છે અત્યંત જોખમ છે એટલે અમે ઘણી વખત કહીએ છીએ અક્રમ માર્ગ અને પાંચ આજ્ઞા વ્યવહાર જેવું ખુલ્લો થઈ ગયો પરંતુ બહાર વ્યવહારમાં જાય બધા કે દાદા કે છે કે તલવાર ઉગમવાની હાચી તલવાર તો છે નહી એટલે કે છે લંશ નહીં મારવાનો લંખ નહીં મારવાનો પણ ફૂંફાડો રાખવાનો કે છે નહીં તો આ જગત છે ખાઈ જશે બધું ગમે તેવું જ્ઞાન હોય જો એને કર્મ ના ઉદય આવે ઉદયમાં આવે કહી શકાય નહી આત્મજ્ઞાની પુરુષ છે તો એને એટલું તો અસર ના પડી જવી જોઈએ કે આ બધા કોઈ પણ હોય કોઈ પણ હોય એટલે અમે એક વખતે દીપકભાઈ કેનેડા ટોરન્ટોથી ન્યૂ જર્સી કે ન્યૂયોર્ક આવતા હતા ક્યાંક આવતા હતા કા સાહેબ મારી જોડે હતા ત્યારે યાર કેનેડાનું પેલું દરેકના મેગેઝિનો હોય ને એ પડ્યું હતું હવે થોડો સમય જ મેં આવો જોઈએ તો એક શેક્સપીયર વસ્તુ આવી જ કહું જો શેક્સપીયર જોયું કે એનો આ બહુ વિચારકને શ્રો બહુ કુદરતી એ ફ્લે રાઇટ હતો નેચરલ પણ એ પછી તો બધાને ઓળખાણમાં આવે એકદમ તો ના આવી શકે બહુ ગરીબ હાલતમાં હતું એમાં એ જોયું તો ઉપર લખ્યું હતું બહુ સારા અક્ષરથી નીચે શેક્સપીયર મેં કહું શેક્સપીયર જોવું શું છે તો કે નાઇધર બોરોર નોર લેન્ડર બી શું લખ્યું હતું અરે આનો મને સમજ જ ના પડી અર્થ સાહેબને મેં પૂછ્યું અમને તો હવે આપતા બોતરો છે સાહેબ પૈસાનો વેપાર તો છૂટ મેં કોઈ એકાઉન્ટ છે ત્યાં કે ના નથી પણ છે તે ભાઈ હંભા રહે કારણ કે કમાણી કરી હતી નોકરી કરી હતી એલ એન ટીમાં હં એલ મારા બોસ છે મારા ઉપરી જેને રિપોર્ટિંગ કરવાનું એનો આ મારો હું ફેમસ એમનો બોય હતો ક્યાં છે એ ગોલ્ડ મેડલિસ્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ મારો ફર્સ્ટ ક્લાસ મિકેનિકલ એન્જિનિયર આ આપણા ડૉક્ટર ફર્સ્ટ ક્લાસ ને બધા બધા જ આપણે આપતા પુત્રો એક એક સંયમધારી તન હરખાય એટલે આપણે હસતા હસતા આ અસીમ જય જયકાર બોલાય અને જેટલે મોટે બોલાય પરંત સંજોગોને અનુસાર સંજોગો હોય એ પ્રમાણે આપણે આપણા ઘરમાં બોલીએ કોઈ વળવા ના આવે અમેરિકામાં તો કોઈ વળવા આવે ને કમ્પ્લેન કરે કે આ જુઓ અમને ડિસ્ટર્બ કરે છે બાજુમાં એને પોતાના ઘરમાં અને અવાજમાં રાખીને અમને ડિસ્ટર્બ છતાંય ચાલે બધું એ તો ખબર છે ને એટલે દાદાએ કહ્યું જેટલી તાકાત હોય એટલે મોટેથી બોલજો એટલે સરુસરમાં પ્રયોગ થતાં દાદા જોડે હતા એટલે કનુભાઈને તો થયું આવતું બોલવું શું ના બોલવું છે પણ દાદાએ જ બોલતા બોલ આવડ્યા હતા શું એટલે એ ગાંટા કાઢી કાઢીને કવિનાથના પદો તે સિક્સટી નાઇનમાં અમે બોમ્બેથી અહીંયા આવ્યા રહેવા મામાનીપુરમાં અને દાદાએ કહે છે શાના માટે અઢીસો ડોલર ભાડું ભરો છો કે મફતમાં છે ચલો આપણે સત્સંગ ચાલુ કરી દો તે સત્સંગ ત્યાં ચાલુ થયો હતો સત્સંગની શરૂઆત થવી એ અમારી મામાનીપુરમાં મંદરબાના ઘેર ઘર તો તમારું જ કહેવાય હું તો પહેલા પેલો પૂરું સિક્સટી નાઇન એપ્રિલમાં રહેવા આવ્યા છોકરાઓને સ્કૂલમાં દાખલ કર્યા અને આ થયું એટલે આ પહેલેથી આ જન્મને બારપણ અહીંયા ગયેલું ને તે જમાનો તો બહુ સુંદર હતો મારાજા સાહેબ હતા સવારી બધી ગણપતિની ત્યાં નીકળતી પણ ગણપતિમાં તો મહેલમાં બધું બહુ સુંદર ગોઠવતા નહીં બધું તું એ તમારા જૂના બધા જાણે હંયમ ધારિત ખાઈ સંયમ સંયમ શું કહેવાય કે મન એનો માલિક ઉલ નું થઈ ગયું એને સંયમ કહેવાય ત્યાં આગળ આખું કારણનું કારણ ખુલ્લું થાય છે અને સંયમ દર અસલ સંયમ એની શરૂઆત થાય છે કાંઠાની સાહેબ ચંદન થયું હતું ને નામ પેડલ રોડ ઉપર ચિમનભાઈ સાહેબ ચિમનભાઈ પેલી વરખાઈ ગયેલા તે ત્યાંથી નજીક આવી શકે તો પેડલ રોડ ઉપર તે ત્યાં આગળ આવે અને એક વાત આ ખુલ્લા સ્કૂટર તે વખતે ત્યાં બિઝનેસ બધું ત્યાં એટલે એટલે પાછળ એમના ધર્મપત્ની અચ્છા બેઉ જણા બંને બહુ મજાના હતા બંને ધર્મપત્ની બહુ છ સાત બહેનો અને છે એવી બધી માજી વખત લઈ ગયા હતા મને તમે કોના તમારા માજી કોના તમારી બે આવ્યો છો મને લાગે છે ના ગ્રાન્ડ મધર હતા કંઈ હવે લઈ ગયા હતા એક વખત બને એવા હમણાં બહેનો સાત બહેનો છ કે સાત એવા નહીં એ એ માજી વખતે પેલી લંડન થી બેન આઈ હતી અને તમારા ત્યારે એમને તાન બધું મજા ચલતી મૂળ જાય ને પાછા પેલી બેસી ને બેસી નથી બેઠી બેઠી નથી એવું અને અમને ચાલીને ફૂલ સ્કૂટર ચાલે જલ્દી ચાલુ થઈ જાય એક્સેલોરેટર તો એને નીચે એટલું જ ફાસ્ટ નહોતું શરૂઆત થઈને ત્યાં ઉતર્યું બેસી શકાયું નહીં નીચે તો ત્યાં આમ ગબડીને પડ્યા થોડા અને આ તો ચાલતા ગયા થોડું જાય છે કેમ હલકું લાગે છે હલકું કેમ લાગે છે આ પાછું એ બેઠી જોયું ખાલી દેખાય અરે બાપરે પાછળ જ પડી વિચારી આ એમનો ઉલ્લાસ સંયમધારી ત્યારે પાછા જઈને પાછા આપણને શુદ્ધાત્મા પર પ્રાપ્ત થયું એ શુદ્ધાત્માની અનંત શક્તિઓ એક શક્તિ ખુલ્લી થઈ છે દર્શન શક્તિ અને હું કોણ છું એનું ભાન થયું લક્ષ બેસી ગયું અને પ્રતિ એનું મૂળિયું બરાબર એસ્ટાબ્લિશ થઈ ગયું પહેલું જ ક્યાં એટલે એ ક્ષાયક પ્રતીતિ કે છે ને ક્ષાયક એટલે કે કર્મ અને મોહ આ બે ક્ષય થાય ત્યારે જ એ ક્ષાયક પ્રતીતિ ખુલ્લી થાય બીજે દિવસે પ્રજ્ઞા સ્વરૂપે પ્રકાશે બધા કર્મો કોઈ કર્મ જ રહે ન એ બધા ખૂણ થઈ જાય ત્યારે ક્ષાયક અને મોહ આખો ખલાસ થઈ જાય મોહ કહ્યું કે આખો જુએ છે તેને હું જોઉં છું કેતા હતા એ મોહ અને અંદર શુદ્ધાત્માનો પ્રકાશ તો ભગવાનનો તો બધાની અંદર છે આત્માનો પ્રકાશ તો મોટા મોટા કેટલું બધું વાતો નીકળે છે શાસ્ત્રો છે એમાં બધા વચનો બહુ સુંદર આવે બધું જ આવે પણ મોહ એને શુદ્ધાત્માનો પ્રકાશ છે પણ આંખોને લીધે હું આંખોથી જોઉં છું એટલે તું એ પ્રકાશમાં બહુ મોટો મોહનો પડદો હતો એ દે હું છું એ મોટો પડદો એટલે દર્શન મોહ કહેવાય કેવું કહેવાય દર્શન મો એટલે જેમ છે તેમ જોવા ના દે અને જેમ નથી તેને આ જોયું એમ માને એને દર્શન મોહ શું કહ્યું જેમ છે તેમ ના જોવા દે અને જે જેમ છે તેમ નથી એને છે માની અને જોયા કરે હવે કઈ અને શું શુદ્ધ આત્માની શક્તિ જોયું એને આંખોની શક્તિથી કંઈ આંખો તો કે પોતાની સમજાયું ને બધી એ બચ્ચે બચપણ બાળક થાય છે ત્યારથી જ ચાલુ થઈ જાય છે સાંભળવાનું જોવાનું બધું જ ત્યારથી જ એટલે શરીર દાદા ભગવાને એટલું સુંદર વિધાન કર્યું કે આ શરીર એ શરીર છે અને શરીરથી અલગ કંઈક તત્વ છે તે આપણે છીએ અને આજે વિચારકો કેટલાય વિચારો કરે છે આ બાબતોમાં પુષ્કર વિચારો કરે છે સંયમ ધારી તન હરખાય મહાત્માઓને એટલે સત્સંગ આજે બધાને ભાવ થાય કે સત્સંગને સત્સંગની સભા ત્યાં આપણે જવું અવશ્ય ગમે તેમ કરીને ટાઈમ કાઢીને પણ સંજોગોનો ફોર્સ હોય દબાણો હોય ના નીકળી શકે ત્યારે એ ફાઇલ આવ્યું ને ફાઇલના પ્રેશરો આવ્યા એટલે એ પ્રમાણે તો છૂટકો જ નહીં પછી કોઈને શક્તિ હોય થોડું ખસેડીને જાય તો જઈ શકે છે પણ બધામાં એવો પ્રયોગ ના કરાય દરેકને ના કરાય સમજે ભાવ भावे तो गमे तई जगह होने लीधे नहीं अवयु सत्संग में तोपन त्यानता सत्संग विषय त्या आगर काम देह करे करे थे करेता जवाबदारी स्वरूप थे करे जवाबदारी भान संपूर्ण खुल्लू थी जाए अपने मनुष्य तरीके आजन विज्ञान आप इको फ्रेंडली बड़ी बात करें जवाब हूँ मणस छु મનુષ્ય છું માનવ છું એ ભાન બહુ મોટું છે એટલે માનવધર્મ બહુ વખણાયો બુદ્ધ ભર્મ ભગવાને એમને બહુ પ્રકાશ આપ્યો અને એમાં એમના બધા જ્ઞાનના પ્રકાશોમાં અને એમના જે મહાનુયોગને બધા છે ને બધા હમ એમાં એમને ઘણું બધું કહ્યું છે શાસ્ત્રોમાં એટલે જણ ગણ મંગલ ગીતો ગાય જણગણ એટલે માણસને માણસનું વૃંદ માણસનું સ્થિતિ एना बता मंगल मार गीता करें कि कल्याण तो मारूँ थो हमें बधा में कल्याण स्वरूप तो आत्मा पड़ेलों से भगवान बैठेला है अंदर तो सर्वनु कल्याण था आने अंत साने अर्थे आज में सुख नहीं दुख में सुख खोरवा जाए सुख देखाय से सुख मानवा जाए विचारक हो विकास थे विचार ना विचार, विचार भूमिका नो तो समझे तो दादा भगवान जीवन संशोधन कर देखिए तो बदले सुख कह दुख न संशोधन करूनी बात है आग ने अवतारों करता आया तरह આ કાળમાં કુદરતી પણે એમનામાં જન્મ જેવો થયો સહજ ભાવે બહુ સુંદર અને માતા પણ એવા સુંદર સંસ્કારી મળ્યા જવરબા અને એ જ રીતે આપણને એ જ્ઞાની પુરુષ જીવમાત્રના વાત્સલ્ય ભાવે કરીને જગત માતા છે અને જ્ઞાની પુરુષ જીવ માત્ર પ્રત્યે શુદ્ધ પ્રેમે કરીને બધા સાથે છે એવું એમનું પિતા એ મહાશિવ પણ શિવના હોય ઘણા એમના શાસ્ત્રોમાં હોય છે શિવ પુરાણને બધામાં એક જ પુરુષમાં માતૃત્વ ભાવ અને પિતૃત્વભાવ એક જ હોય છે એ આપણામાં ખુલ્લો કર્યો એમને શું કર્યું એટલે આપણે જ આપણા પિતા અને આપણે જ આપણા માતા પણ કઈ રીતે કે હવે માતૃત્વ પિતૃત્વ જે વ્યવહારથી સંસારમાં હતું એ હવે એ શિવના દરબારમાં શિવજીના દરબારમાં કૈલાસ પર્વત પર થઈ ગયું એટલે જંગલ બધું રળિયામણું લાગ્યું નહીં તો પિક્ચરમાં બતાવવું પડે રળિયામણું આમ તો ના બધું બધું હં કેમ કે એમની આજુબાજુ બધા હોય ને ગણ કહેવાય છે ગણ આ ગણનો અર્થ બહુ જુદો છે ગણ એટલે જ્ઞાનીઓનું ગણ એને ગણ કહેવાય અને જ્ઞાનિકોને કહેવાય કે શિવજીને પોતાનું એને મારું આ શરીર મારું છે મારું જીવ છે એવું હોય જ બધું અર્પણ હોય હોય એ ગણ કહેવાય એ આપણા આજ્ઞાધર્મનું આપણી અર્પણતા અર્પણતાનું આખું અર્પણતા રહી શકે નહીં છતાંય દાદાએ આપી દીધી લો જીવો તમે જાઓ પણ મેં કહ્યું છે એ પ્રમાણે જીવજો મેં સમજાયું છે એ પ્રમાણે જીવજો અને સંજોગો ના જીવવા દેવા સમજોમાં ધીમે ધીમે ધીમે તમારું ખીલતું જશે એકદમ તો ના ખીલે જીવતા જજો તમે અને જો એવી રીતે જેટલા જેટલા પ્રકારે આજ્ઞા પ્રમાણે જીવન જશે તમારું તેમાં હું તમારી સાથે આવીશ હું દેહથી નહીં જીવનારો અમરત્વ પ્રાપ્ત થયેલો હું એ હું તમારી સાથે આવીશ એટલે દેહ સ્વરૂપે નહીં શિવ સ્વરૂપે આત્મ સ્વરૂપે એટલે શિવને જ્ઞાની પુરુષનું સ્વરૂપ કહ્યું શું કહ્યું જ્ઞાની પુરુષ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તે આત્મજ્ઞાની પુરુષનું સ્વરૂપ શિવ સ્વરૂપ શિવનો અર્થ જ કલ્યાણ છે બધા જ જાણે છે સંસ્કૃત મૂળ શબ્દ છે શિવ એટલે આપણો કલ્યાણ ભાવ ખુલ્લો થાય છે એટલે આ કે છે સંયમધારી તન હરખાયે જનગણ મંગલ ગીતો ગાયશો પંચ નમુક્કારો સવ પાપણા સણો મંગલ આણંદેશી બધાનું મંગલ થાય અર્થે હું પડવામ હોય મંગલ મારા સ્વમંગલ અર્થે હવે પઠન કરું છું સ્વમંગલ અર્થે એટલે કે એ બધામાં મંગલ સમયલું છે પણ આ સંયમ ધારી પ્રાપ્ત થાય તો નહીં તો સામાન્યપણે વ્યવહારમાં મંગલ ને મંગલના ગીતોના બધા હોય છે એ પોતે પોતાનું પોતાનો વ્યવહાર પોતાનું ઘરને એટલા જ હોય બીજા ના હોય આ કલ્યાણ ભાવના એ ક્રિયા નથી એની બોડીની જરૂર નથી પણ બોડીથી મુક્ત છુટ્ટો થઈ ગયો છે મુક્ત થઈ ગયો છે તે પછી બોડી જોડે છે એમાં એ પછી બોડી જોડે જાય છે ને જીવન જીવાઈ જાય છે શ્વાસ ચાલે છે ત્યાં સુધી આ કલ્યાણ ભાવના આપણે ખુલ્લી થાય છે એટલે દરેકને ભાવ થાય કે આટલું સુખ ચાખ્યું હતું ખબર જ નથી તો આ બધામાં તો છે કેમ આ બધામાં અટવાય છે તો એમની ભાવના ખુલ્લી થાય ભાવના એટલે જૈન આ જૈન આપણા જૈન શાસ્ત્રોમાં અને સંયમ માર્ગમાં બહુ હં સારા શું શાસન જીવ કરું રા શાસન રસી એવું કંઈક બોલેશું કશું શું બોલે છે શાસન રસી શાસન રસીને એટલે કે માયર ભગવાનના ભરાગ ધર્મના એમના કરવું એમ એ તો ભાવના છે એક જાતની પરંતુ જ્યાં સુધી વ્યવહારમાં વ્યવહારથી આપણે છીએ ત્યાં સુધી એ ક્રિયાત્મક ભાવના છે અને જ્ઞાન પ્રાપ્ત થયું અને આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી એ બધી આખી ભાવાત્મક ભાવના છે એટલે ભાવ શબ્દ ગળો મોટો છે કલ્યાણ ભાવના કહ્યું ભાવના હોય એ ક્રિયા ના હોય ભાવના વખતે ક્રિયા ના હોય પણ એ ભાવનામાં ભાવ કઈ સ્વરૂપે છે એ રિલેટિવલી એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી છે કે જેને નિશ્ચય પ્રાપ્ત થયો છે મૂળ નિશ્ચય પ્રાપ્ત થયો છે અને એ મૂળ નિશ્ચયમાં આવી અને એમને જે જેમની કૃપાથી એ મૂળ નિશ્ચય પ્રાપ્ત થયો છે એમની આજ્ઞાને આધીન થયા છે એ શરીર આધીન થયેલું એ જીવ્યા કરે છે તે સમજાયું એટલે આજ્ઞા ધર્મ આ શરીરથી આપણને જીવાય છે એટલે આજ્ઞા વ્યવહારથી આપી છે અને વ્યવહારથી આપી છે એનો મતલબ જ કે મન વચન કાયાને આ જે છે એને આપી છે એટલે મન વચન કાયા સમર્પણ થયું તો પણ સમર્પિત રહી શકે એવું આ કારણ નથી આ બધા હિસાબો વ્યવહારો બધા સાચવે કેટલું જોખમ હશે માયુર ભગવાને એમના ભાગ જે આવ્યું એ દાદા ભગવાનને ઋષભદેવ ભગવાનથી માયુર ભગવાન સુધીનું બધું જ આખું જ જબરજસ્ત એટલે જવાબદાર પુરુષ ખુલ્લા થયા કેવા જવાબદાર હમ વ્યવહાર ગમે તેટલો હોય જવાબદાર એ જવાબદારી શબ્દ તો એટલો મોટો છે એમાં કેટલી ચર્ચાઓ થઈ છે પાર્વગરની હું કુદરતને જવાબદાર છું કોઈને ખ્યાલ જ નથી આપ શું છો અને એવું હોય તો મનુષ્યનું જીવન કેવું હોય મને કહો કે કાર્બન પ્રિન્ટ જ્ઞાન કશું જ હોય પોલ્યુશન કે કોઈ ચીજ હોય પણ એવું હોય તો પછી એ જે સંજોગમાં જીવતો હોય ને જીવનમાં હોય ને જગતમાં હોય ને તેના સંજોગો એવા મળે તારે એવા બીજા ના મળે એટલે અત્યારે જે આવ્યા છે તો આપણને આ સંજોગો મળ્યા છે આમાં સંજોગો પરંતુ જેને જ્ઞાન મળ્યું દ્રષ્ટિ મળી એને આ સંજોગો મળ્યા હોય ટેકનોલોજી મળે ગમે તેવું મળે પરંતુ એ બધું જ એના માટે પોઝિટિવ ઉપયોગ થઈ પડે બધું પોઝિટિવ થયું પડે આ ડૉક્ટર સાહેબ છે શૈલેષ આનંદજી છે સાહેબ બહુ વડીલ આપતા પુત્ર છે એ એમને સર્જરી કરે બધું કરે તેમાં બધું સારી રીતે જાણે જોઈએ પાઠ એટલે સંયમ ધારી માટેની વ્યવહારમાં સાધુ મુનિઓ મહારાજો આચાર્યો સાધ્વીઓ માટે હોય એને પાઠ કહેવાય છે એટલે કે ભગવાનની પાઠ ભગવાનની પાઠ એટલે ભગવાન પછી જેમનાથી એ સ્થાપના થઈ તે એટલે છેલ્લામ છેલ્લા હતા સુધર્મા સ્વામી સુધર્મા સ્વામી સમજૂ એ પાઠ ગણાય છે અને ત્યાર પછી જંબુસ્વામી આવ્યા પર મૂળ પાઠ સુધર્મા સ્વામીની ગણાય મહિરુ ભગવાન એટલે ગણધર હતા ને એક એમાંના પાઠ અહીંયા ગણાય છે સુધર્મા સ્વામી આમ તો બધા જાણે જેમને આચાર્ય શાસ્ત્રોમાં પરંતુ આજે બધું જાણતા જ નથી એટલે ત્યાર પછી આ જૈન ધર્મમાં થોડું શોધ થતાં બધું બહુ ખરાશ થઈ ગયું હતું બધું જ સમય એનું કામ કર્યા જ કરે કોઈને છોડે નહીં મહેર ગાં ભગવાન ગયા પછીની વાત છે બસો ચારસો પાંચસો વર્ષ ગયા પછી પણ આ પાંચસો છસો વર્ષ જે હોય તે તારે ભેગા થયું કા તો બધું લુપ્ત થઈ જશે આપણે શું તો જેટલું છે એટલું ખોરી લઈએ આપણે તો એમને કરીને બધું ભેગું એમ જ એમ એટલે જૈન આજનો જે વિકાસ છે ને એ છેલ્લા પંદરસો વર્ષનો કેવો હશે એ તો શાસ્ત્રમાં જે હોય તે બધાનો જ આજના બધા ધર્મો છે તમે જોજો આજે હિન્દુનું વિક્રમ સંવત છે ખ્યાલ આવ્યો એ જૂનામ જૂનું છે આપણે અહીંયા બધા ધર્મોમાં બાકીના બધા ધર્મો છે બધા સારા પણ પછી પછીના જ છે બધા અને વિશ્વના બધા ધર્મો આપણા જે મૂળ છે જૂના આટલા એનાથી નીચેમાં છે હમ એટલે ઇતિહાસ તો ઇતિહાસ છે પણ મુખ્ય કિંમત જ્યોગ્રાફીની છે કઈ જ્યોગ્રાફી કે ફાઇલના મન વચન કયા કયા સ્વરૂપે નકશો છે તે પેલો પેલા બધા બાના નકશાઓને આ નકશો અને એમાં રોડમેપ આખો મળી ગયો છે બહુ કમ્પ્લીટ રોડમેપ પાકો ગલી કુચ્યો તો બધી બહુ છે પણ દાદાએ કેટલું સાદું કરી નાખ્યું ફાઇલ શબ્દ મૂકીને કલ્યાણ કરી નાખ્યું આપણા બહુ સમસ્ત વિદ્વાન હતા રણછોડભાઈ આરપી પટેલ સાહેબ સયાજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા વડોદરામાં બહુ પ્રખ્યાત છે સયાજી હાઈસ્કૂલ મહારાજાના વખત નહીં થયેલી એમાં જ્યારે ફાઇલને બહુ વિચારક હતા ખૂબ વિચાર પછી ફાઇલ ઉપર એટલા અફરીન થઈ ગયા હતા એક વાત આઈને બોલી ગયા હતા સત્સંગમાં કે દાદા આ ફાઈલ શબ્દ આપણે પ્રયોજો છે ને તે સર્વપ્રથમ પહેલાં પહેલું આધ્યાત્મિક વિજય થાય છે આપણો શું કહે છે આધ્યાત્મિક વિક્ટરી થાય છે આપણી અધ્યાત્મિક આધ્યાત્મિક અધ્યાત્મિક અને એનું આજ્ઞા ધર્મે કરીને જેમ જેમ આપણે શુદ્ધાત્મા સ્વરૂપ આપણો છીએ અને ફાઇલ ફાઇલ સ્વરૂપે છે એવો અભ્યાસ થતો જતો જાય છે કર્મના આકરા કર્મો ના થાય પણ પછી ફુરસદ મળે એટલે લઈ અને એમાં પાછા ભૂલ થઈ સુધારી નાખીએ અને એમાં પાછ લાગી જઈએ વ્યવહાર દ્રષ્ટિ એ વ્યવહારથી આ વ્યવહાર આની છે ફાઇલની નિશ્ચય દ્રષ્ટિ એ શુદ્ધ આત્મા એ હું છું બે વસ્તુ એટલે હું અને મારું બે નોખું પડી ગયું એટલે મારાને જોયા જ કર્યા અને જોવાથી બધો કચરો નીકળી જાય આપણો કર્મનું ગમે તેવું કર્મ લાયાતું એ ખ્યાલ પણ એનો ભોગોટો આખો ના જાય આ કળિયું છે એટલા માટે છતાં એ ભોગવટો એટલો બધો જાય આજ્ઞાધર્મથી એવો રહ્યો હોય જેમ છે તેમ આજ્ઞા છે જેમ છે તેમ તો અહીંયાથી સીધો સિમંદર સ્વામી પાસે પહોંચી અને ત્યાં એનું દર્શન થાય બધું અને ત્યાંથી સીધો મુક્તિ મુખમાં એટલે ઉત્કૃષ્ટ એકાવતારી કહ્યું અને આ બધું છે અંદર અક્રમ વિજ્ઞાન માર્ગ આખો આ પંથ નથી વાડો નથી कोई धर्म की स्थापना नहीं परंतु विज्ञाननी प्रस्थापन थैंस आम तो विज्ञान विज्ञान के विज्ञान एट्ले आज नहीं स्वरूपे नहीं दिखाता छवरूपे के रीते देखा मैंने से स्वरूपे ना समझाता नहीं स्वरूप समझाए विचारकों कहे टाई कहे एकाठप कहे कि ना हो બિંગ નહી શરીર બીકમ થયા કરે છે એને બીકમ થવું પડશે એમાંથી પ્રોસેસમાં આપણે તો છીએ જ એટલે પરપેચ્યુઅલ જે હોય છે તે ખ્યાલ આવવા વિચારો કોઈ વિચારો કરી નાખ્યા પાર વગરના કર્યા છે બધા પાર વગરના એટલે आ तो बड़बड़ चाले शू करीश <laughs> <बर्वें> <laughs> कर <laughs> मैंने आपू कर सर, ला तो गजब ना करो चालो एक पद बोल को एक पद बोलाव को फाव से ते कोई आवड़त नहीं बोल चल એક આટલું જ છે બસ આવે રાખો એ તો આ તો બધો બહુ ટાઈમ દીકરી જાય પછી આજે ભાઈ આજે રવિવાર છે તો આજે થોડોક ક્લાસ લેટ કરાય નહીં તો ત્રીસ પચીસ આ બે છે લઈલી ગાઠાણી સાહેબનું છે અને આપણી સુનિતાજી લલિત મહેતાના એનું પૂછે તો બહુ જબરી છે ભાઈએ એટલે જોઈએ આપણે એમનું પૂછ્યું જ કશું બીજા પાનામાં હવે તમે બોલાવો હા ખરેક બધું બહુ પૂછ્યું છે આજે રવિવારનો ઉપયોગ કરીએ આપણે અમને એવો ભાવ થયો અમારા સંગપતિ સાહેબને કે દાદા તમે કાલે આ અઠવાડિયામાં કદાચ આપણે સત્સંગ સોમને ગુરુનો ચૂકી જવાય આપના વ્યવહારના કામને લીધે તો આ સોમવારના સાહેગ રહીવા રાખવું તો મેં બહુ સારું મને બહુ ગમે સોમવારે તો તમારે પેલું વાગે ક્લાસ પૂરો થઈ ગયો તમારે બંધ જ કરવો પડે છે નવતી રહે બધાને કામે જવું પડે છે તે મહત્મા તમને શું લાગે સોમવારે જગ્યાએ રવિવાર કરીએ તો આપ શું કહો છો ચાલે કે નહીં તને શું લાગે છે રવિવાર કરીએ તો અને ગુરુવાર રાખીએ પણ ગુરુ આપેલા શરીર બેન ત્યાંના જુએ છે એમને નહીં આપણા અંધેરીમાં रेग्युलर आ जाए जाए सत चूक ग तो बोलो पद पे आई ली अनुपूर्ति घरे दादा भगवान મહાત્માઓ આ પદ કઈ રાતથી જે વેલ્ડિંગ થયું છે એનો અનુભવ ને શું થયું પથ્થર હતો પ્રતિમા બનાવી છે પથ્થરમાં પ્રતિમા છુપાયેલી જ હતી પણ એનો કલાકાર મળે છે અને પ્રતિમા છે એનો આકાર પહેલો ઘડી નાખે છે આમ પછી એવા કલાકારો બીજા છે તો એક્ઝેક્ટ સ્વરૂપે આખું ઘડતર કરે છે એનું એ પદમાં આમનું બહુ સુંદર કર્યું છે આ મહાત્મા માત્રને આપણે સત્સંગ કર્યો ને બધો એનો જ છે આ હમણાં આ પદનો કે લાસ્ટ શબ્દનો સરસ અદ્ભુત થઈ ગયું મહાત્મા માત્ર માટે છે આ દરૃતિ મંદિર ના કંચન ગાભા વચન ગભારામાં એટલે આજે આપણે જે કહીએ કે એનો મૂળ આ વેદાંતમાં બહુ રહસ્ય છે ઉપનિષદમ બધામાં કે હિરણ્ય ગર્ભ આવે છે શું એના બધા શું હિરણને કોને કહેવાય એટલે આ સેલેસ્ટિયલ વર્લ્ડ અને આપણું આ હ્યુમન વર્લ્ડ છે અને બે કનેક્ટેડ છે એટલે જ્યાં જે વર્લ્ડ હોય હ્યુમન ત્યાંને એનો કનેક્ટેડ સેલેસ્ટિયાલિટી બધી હોય જ એ બધી દેવ લોકોનું તેમાં આ હિરણ્ય ગર્ભ બહુ મોટો શબ્દ છે ખરી તે મોટો અધ્યાત્મ શબ્દ છે બહુ મોટો એટલે અમારા દિનકરભાઈ સાહેબને જ્યારે કહ્યું આ હિરણ્ય ગર્ભ દાદા તમને પ્રાપ્ત તો થઈ ગયું એ કાળના ગર્ભમાં જે જન્મ થયો તમને તે મરવા માટેનો નથી થયો અમરત્વનો હિરણ્ય ગર્ભ છે એને એટલે એવા પુણ્ય અને પુણ્યનુબંધી જીવ કંઈક આપણે જાણતા નથી પુણ્ય અનુબંધ કોને કહેવાય પુણ્ય કોને કહેવાય કોઈને કશું કહેવાય છતાં દિલમાં સાચા ભાવ હતા અને બધું હતું એટલે એવું પુણ્ય સચવાઈ એ સચવાઈ પુણ્યને દાદાએ નિમિત્ત કહ્યું કે તમારું પુણ્ય અને અમારું નિમિત્ત એટલે જ્ઞાન મળ્યું આ ચાર ચાર વર્ષ સુધી અઠાવનથી બાસઠ સુધીમાં ચંદ્રકાંતભાઈના પહેલાં નિમિત્ત બન્યા એના માટે ખોલવા માટે પોતાના કુટુંબી એમાં ચાર ચાર વર્ષથી અમારા પિતાજીને બંને બિઝનેસમાં સાથે જ જાય બધા બધા મોટી પણ કોઈને જાણે નહીં શ્રીમદની ભક્તિ બંનેને ખરી એટલે જાય આવું બધું બોલો અને ઘણું ઘણું કહેવાય છે કવિરાશથી કહેવાયું છે આપણા અમીન સાહેબે બહુ ઉરખાડો બધા પાડ્યા છે આપણા આપતો બધાને બહુ સમજાવ્યું છે અને મહાત્માઓને પણ ઘણું સારું અંશે ઘણું સમજાવ્યું છે બધું ખ્યાલ આવ્યો એમાં હિરણ્ય ગર્ભ એટલે આ શુદ્ધાત્માનો ગર્ભ એટલે કે આત્માના અનંત જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશમાં જેનો જન્મ થાય છે એ ગર્ભ છે હિરણ્ય ગર્ભ બૂકું એટલે સૂર્યનારાયણના જે બધા પૂજકો હોય ને મોટા મોટા આચાર્યો વેદાંતના સૂર્યની શક્તિથી બધું કામ લેતા સૂર્યની શક્તિથી કારણ કે પરોક્ષ બધો માર્ગ તો નાખો કરે તો એવા માર્ગમાં પણ એવી શક્તિઓ કામ કરતી હોય પણ એવા એવા કોઈ લઈને આવે તો જ થાય ને તો ના થાય એટલે મુક્તિ મંદીના ગભારામાં કે છે મુક્તિ મંદીના ગભારામાં ચાલો ચાલ અકાર રા પ્રેમને ટણે તે જ રે મંત્રિણી થી જ્ઞાન અનુપમ મૂર્તિ ઘડે દાદા ભગવાન અનુપ મૂર્તિ ઘડે દાદા ભગ કમળ શુક્લ પત્મા કળુદ્ર લેષા ટી પ્રતિષ્ઠા કરી પૂર પ્રતિષ્ઠા રખો પે ને યુગ રહેશે રખો પે ને યુગ યોગ ની રંગ ભા ઉપમ મૂર્તિ ઘડે દા ભગવા કનુપ મૂર્તિ ઘરે દાદા ભગવા નવધા ભક્તિ કનુ ભગવા jandarka and આપણને દાદા ભગવાનની આ પિંડમાં ભક્તિ નિરૂપી એ દાદાએ એટલે જ્ઞાની પુરુષ દાદા એટલે દાદા જ દાદા એ દાદા મૂળ છે એટલા માટે ઘણા મહત્માન થાય કે આ બીજા દાદા ભગવાન કે બીજા દાદા કેવી રીતે આવી શકે તે વાત હકીકત છે એમની પરંતુ બીજા દાદા એમને દેખાય છે એ એમની આંખોથી દેખાય છે રીતે નથી જો એમને શુદ્ધાત્મા પર પ્રાપ્ત થયું છે તો એમની દર્શનશક્તિથી જો સમજાય તો એ શુદ્ધાત્માને દાદા કયા છે એ તો એમને પ્રાપ્ત છે એટલે દાદા ખુલ્લા થઈ જાય પ્રગટ થાય છે એ આવરણ એમને હોતા જ નથી કોઈ દિવસ ના હોય એટલે આ કારને વિશે આપણે જે એમને तीर्थंकर अरिहंत पद ए यम आरोपी भजना ने भक्ति करे ए उत्तम छे अपना बदाज माटे परंतु एमने साखी राखी ने जोड़े जमना में आप श्रीमंद स्वामी नमस्कार करिए आप प्रयाण है बीते चल बा પીનમાની રૂપ ભક્તિ સ્વભરૂ ભક્તિ સ્વભાઋષભ મહાવીરની આણ રૂ uh <laughs> uh સંમેલિત થાય છે એક એક પદમાં ખરેખર બહુ ગજબનું છે બહુ જ માગે છે કવિરાજ એમને એમની લાક્ષણિક ત્યાં વંથલીની ભાષામાં કરે છે ને બધાને બહુ ગમી જાય છે કારણ કે ટૂંકી ભાષામાં જટ લઈને એનો પદનો બધો લાભ મળી જાય છે એટલે અમે એમને કહ્યું કે એમના પદો એમના મુખેથી એવા પણ રાખો બીજો અમારાથી ને એમનાથી મિક્સ થયેલું હોય હં અને ત્રીજો બધા જે રીતે પદો જવાય અને જેટલું એ બધું અત્યારે ત્યાં રિસર્ચ સેન્ટરમાં લેવાયું છે સાત કેટલી નીકળી કેટલી કેસેટો આઠ આઠમું ચાલે છે સાત નીકળી ગયું છે આપણે એટલે એની પુસ્તિકાઓ સાથે ને સીડી બધું સાથે હવે આપણે લઈ લઈએ પછી સત્સંગ પૂરો કરીએ હા ધીરુભાઈ આપના પૂછીએ તમારો આ લોગો બનાવ્યો છે નમો વિતરા દાદા ભગવાનના અસીમ જય જે કાર જય સચ્ચિદાનંદ ઓલવેઝ એમનો લોગો જ છે વ્યવહારનો એટલે કે નિશ્ચય પ્રકાર નિશ્ચય પ્રયોગ પછી એમને આપના સત્સંગમાં નીકળેલી વાત ઉપર એમને પ્રકાશ જોઈએ છે कारण न कारण नहीं परंतु पूदगल नो विभाव कारण कारण આ તમારે સમજવું છે તો આ વાત થઈ ગઈ હમણાં ગપા ના હોય કહી દીધું ને પછી હવે કલાક તો જ નીકળી ગયો આ લઈએ લઈએ આ કારણ નકારણ વિશે અધ્યાત્મ અને શાસ્ત્રોમાં એટલી બધી ચર્ચાઓ થઈ છે અને એટલા બધા લખાણો પણ થયા છે તેમાં એનું આ દાદા ભગવાન પ્રાપ્ત આપણને બધાને અધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે અક્રમ વિજ્ઞાન અક્રમ શબ્દ એ આપણે સમજવા માટે છે બોલવા માટે નથી આવું અમને સમજાયું છે આપ સર્વેને શું લાગે છે બોલો હમ એ સર્ક્યુલેશન કરી શકાય એવું નથી ને તો ગોટાળો કરી નાખે એવો છે અક્રમ એટલે શું પછું હ कारण कारण बे भागे हो व्यवहार ने भागे अश्चय ने भागे परंतु ये व्यवहार निश्चयपूर्वक न हो निश्चय માને માનેલો વ્યવહાર સ્વરૂપે હોય છે દેવ રીતે એટલે કારણ કારણ પૂતગલના ભાગમાં જાય છે એટલે કર્મના ભાગમાં જાય અને મુક્તિના ભાગમાં પણ જાય આનો મતલબ એટલો જ છે હવે સમજી ગયા એટલે વિભાવ એક મુખ્ય કારણનું કારણ છે વિભાવ એટલે રોંગ બિલીફ્સ ભ્રાંતિ અનકોન્શિયસનેસ વિથ ઓપન આઈઝ એન્ડ ડુઈંગ એવરીથિંગ Unconscious. અનકોન્શિયસ ક્યારે કહેવાય કે આ બોડી અનકોન્શિયસ થાય તો જ કહેવામાં આવે છે તો બધા જાણે છે કોમા જાય તો અનકોન્શિયસ થઈ જાય છે પરંતુ આ ભગવાનની બાબતમાં ભગવાન વિષયનું કંઈ ભાન જ નથી એટલે હું જ હું જ છું એ અનકોન્શિયસનેસથી પોતે છે ત્યાં આગળ વિભાવ કામ કરે છે एल विभाव शब्द स्वभावी सामे शू क्यू परंतु क्यों विभाव के, के स्वभाव जुदी जुदो तो स्वभाव भाव के परपैच्युर होने तत्व अने तत्व गुणों हो द्रव्य ने द्रव्य गुणों होत्व अतत्व गुणों हो एट वस्तु ने वस्तु ए रीते इले कि मूल वस्तु जो परपेच्युअल है ये वस्तुनू बधु मोड्स में रूपांतर थोम चेन्जिसया वस्तु में ए बदी अवस्तु हे आ मैटर है मैटर अवस्थाओ है ये अवस्थाओं અને મેટર બે વસ્તુ જુદી જ છે એટલે આટલું મેટરને સમજવા જાય છે આજે આજના વિજ્ઞાનીઓ કે મૂળ મેટર શું છે આપણે શોધી કાઢીએ અને જો એને શોધી કઢાય તો આ જીવન શું છે અને જીવ બધું એ આપણે શોધી કઢાય તો આપણા હાથમાં આવી જાય બધું આવું બહુ માથા કરે છે એ દાવો કરતા નથી કે અમે છેલ્લે પહોંચી ગયા પણ વીલ ફાઇન્ડ આઉટ સમ વે આવું ક્યાં છે સાયન્ટિસ્ટો કોઈ દિવસ દાવો નહીં કરે આજે નીચલી કક્ષાના સાયન્ટિસ્ટ હોય પણ દાવો કંઈ નહીં કરે અમે અમે કરીએ જ છીએ રિસર્ચ કરીએ જ અને મૂળ અસલ સાયન્ટિસ્ટ હોય એમને તો દાવા બધા નીકળી ગયેલા હોય બધી જ જાતના દાવા નીકળી ગયેલા હોય એવો તો બહુ ઓછા હોય એટલે એને આ આઇન્સ્ટાઈન હતો આવા ભૌતિક વિજ્ઞાનમાં મેટરમાં પણ તારે હતો એવા એ કક્ષાના બીજા હોય છે નીચે જોડે નથી હોતા એવું નહીં પરંતુ આવું નહીં કરી શકે કોઈ એટલે હજુ એ તો સ્પર્ધાત્મક બધું આખું ક્રિયા છે એટલે આજે કહે છે કે એની થિયરી ઓફ રિલેટિવિટી સાપેક્ષવાદ અને હા અને એની બધી રિલેટિવિટી આનુષંગી બધું છે તે એ પણ આજે આ બધા પ્રયોગો કરી રહ્યા છે સાયન્ટિસ્ટો એટલી બધી મર્યાદાની બહાર નીકળી ગયા છે અને પૈસા વધી ગયા એટલે કર્યા જ કરે હેડ્રોન કે શું કે છે પ્રયોગો ચાલે છે ગોડ પાર્ટિકલ ખોરવા માટે લે ગોડ પાર્ટિકલ એ બરાબર સાયન્ટિસ્ટ થઈ ગયો એના નામ પરથી એને ગોડ પાર્ટિકલ કરી દીધું પછી પાસે આ જય સચિદાનંદ આ વસ્તુ થઈ છે એમાં અને આયન્સ અટકી ગયા કેવું આ ટાઈમને હું સમજવા ગયો કાળને સમજવા ગયો અને એને લાગ્યું કે ટાઈમ રાપ થાય છે અને મટિરિયલ થિયરીમાં આ ભૌતિકવાદમાં સમયને આમ હોરિજન્ટલ થતો ગયો છે બધો અને સિકલિકલ્સ નથી સમજાતું કોઈને એટલે ચક્ર ગોળ સ્વરૂપે કોઈને નથી પકડાયું પણ જે મૂળ સાયન્ટ સાયન્ટિસ્ટ હોય એને સમજાય છે કે હા એને જોયું અને એમાંથી આ રિલેટિવિટી ખ્યાલ આવ્યો ને એમાં એ રિલેટિવ એટલે પૂદગર અને ચેતન તત્વ તત્વ તત્વની અવસ્થા મૂળ આ બે ની જ વાત છે એમાં અવસ્થાઓમાં તત્વ સ્વરૂપ જે સમજે છે અને એની ભ્રાંતિથી રહે છે એ બધા જ જન્મ મરણના ચક્રવર્ણમાં કારણના કારણો સ્વરૂપે જીવે છે અને કાર્ય સ્વરૂપે આવી અને કારણો સર્જન કર્યા કરે છે અને તત્વ સ્વરૂપ જેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગયું છે જ્ઞાન નોલેજ ને એનો પાવર ત્યારે એ પછી એ મુક્ત મૂળ કારણના કારણમાં જીવી રહ્યો છે એટલે મૂળ કારણનું કારણ પ્રાપ્ત થઈ ગયું શું તો કે આ પોતાનું પરપેચ્યુઅલિટીની પ્રાપ્તિ અને આ જ્ઞાની પુરુષ વખત થઈ શકી થઈ શકે એવી છે નહીં એ આજના કાળમાં આ સમજણ આપવી અને કોઈને સમજણ પડવી મહા મુશ્કેલ છે મહા મુશ્કેલ છે એ તો કોઈ પુણ્ય હોય ભાગ્યશાળી એવાને સમજાયું કોઈને ના પકડાય બધું ઘણી રીતે આપણે કહીએ ને છતાં જેમ છે તેમ તો ના પકડી શકે કોઈ બુદ્ધિથી ગ્રહણ કરી શકે છે બુદ્ધિ ઘણી વિકસી છે આ જમાનામાં નથી વિકસી એવું નથી પરંતુ એમાં વિભાવ છે ઉમરેલો એ વિભાવ બધો આપણને જાત જાતના પરિણામો ભોગવ એટલે એને બુદ્ધિ કઈ પણ વિપરીત બુદ્ધિ કહી પરવર્ટેડ ઇન્ટેલેક્ટ પરવર્ટેડ શબ્દ જરા ક્રૂર કેવાય કે પણ ઇનવર્સ ઇન્ટેલેક્ટ કહી શકો ઇનવર્સ અને સમ્યક બુદ્ધિને રિવર્સ થયેલી કહેવાય ને અવરીને હોરી સાહેબ એ ઉચ કેવાય ને પછી આ તો પણ પેલા ને ઇમ્પેક્ટ ઇસમ પરફેક્ટ આય તો બરોબર છે જઈએ આગર આ જે સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આય તો બહુ લાંબુ છે આપણે જો ને જે શૃંખલાને એક જ શબ્દમાં આ ત્રણ શબ્દો છે ને ભૂલનામાં ભૂલના ભૂલવી સમજ માટે જાય છે આ વિભાવિકનો વિભાવિકપણાનો વિસ્તાર છે આ જીણીથી માનવીને જીણામાં જીણી જેટલું એક જ બધું એ ભૂલોમાં જાય છે ભૂલોમાં હ જેવો થઈ જાય અને આપે જે પેલું સર્ક્યુલર એનું કીધું તો એ મર્યાદામાં આવી જાય ત્યાં પૂછ્યું તો બહુ સાચી વાત કરી તે બહુ વિચારે છે આવીએ પેલા સાહેબે કલેક્ટર સાહેબે બહુ વિચારે છે મેં કહ્યું પછી આપણે એનો વખત આવે ને આપણે બધા ભાવના બહુ હોય સારું સારું કરી નાખવું પણ દરેક જે કામ જે થવાનું હોય ને કામ એનો સમય હોય છે સમય હોય છે અને અમે જાણીએ છીએ પણ અમને થોડી ઉતાવળ તો થાય કે પણ જાણીએ કે એના ટાઈમ વગર નથી થવાનું સાહેબ વિચારવા જેવી છે અને એ ક્રિયાને થવાના કાળને પોતાનો કાળ નિશ્ચિત કરીને જ આવેલી છે એ ક્રિયાઓ <laughs> चलोगल प्रतिभाव आप बोलोल फाइल प्रतिभाव आप तत्वों पूल तत्व कर ना होनी अवस्थाओ के जीतवा शोक है बेमान है पेलो, पेलो हर खर्ज आप मानव शरत एक्ल आज ये जीतीको मनु आज शरत जीव रहा है बदा डॉक्टर साहब આપણે ભરી લઈ આવ્યા છે એનો ટાઈમ છે ને ટાઈમ ના ટાઈમ થયા કરે છે એ બધો પ્રતિભાવ પણ આપણને ખબર પડી જાય છે કે હું પ્રતિકાર પ્રતિભાવ થાય છે ખરો પણ તે એવું નથી એ બધા મહાત્માને હજુ ભાન ખુલ્લું થઈ ગયું છે ને થાય છે પણ પછી થોડું મોડું ખબર પડે છે એટલે કે છે કે અરે અહીંયા કેમ જાગૃતિ કેમ ના રહી મને તો જાગૃતિ ધીમે ધીમે આવે બચ્ચું થાય છે ધીમે ધીમે મોટું થાય એકદમ થઈ જાય ખીલે બધું તો બુદ્ધિ ખોટી નથી બુદ્ધિ તત્વ તો ઘણું મોટું છે એમાં ના નહીં આ છોકરાઓને મોટા થાય જરા બુદ્ધિ આવે પછી જ મજા આવે છે એમને ત્યાં સુધી નથી આવતું થોડા ખુલ્લું થાય પ્રકાશ એવું છે પૂદ આજે અધ્યાત્મમાં અને આપણા મુક્તિ માર્ગમાં જો સમજવાનું હોય તો હું શુદ્ધાત્મા છું એને સમાજની પાછળ ન પડતા આ પૂતગલ ફાઈ પૂતગલ છે એને સમજવા માટે જીવજો આ મને દુઃખ કેમ આપે છે એને સમજવા માટે બધો પ્રયત્ન કરજો પુરુષાર્થ કરજો પણ જ્યાં સુધી એ પુરુષાર્થ પુરુષના ગુળો ખુલ્લા નથી થતા ત્યાં સુધી પ્રયત્નો કરવા કહેવા પડે તો વ્યવહારનું છે બધું એવું થયું એટલે એને અભ્યાસ કે છે હં હં અને વ્યવહારમાં જેને પ્રયત્ન કે છે એ આગળ કરવાપળાના અધ્યાસ થઈ ગયેલો એમાં એ અધ્યાસથી જીવાતું હોય એ બધું પ્રતિકાર પ્રતિભાવ સ્વરૂપે જ હોય આજે જીવાય છે તે એમાંથી આપણે થી છે આપણે પ્રતિકાર પ્રતિભાવ ના હોય બધા જાણે છે પૂતગલનું જે કંઈ આવ્યું સુખ આવ્યું દુઃખ આવ્યું ગમતું ગમતું આવ્યું ના ગમ ગમતું આવ્યું આ ના હોય એ વિતરાકતા છે એ વિતરાકતા છે અને વિતરાકતા અને આપણો પુરુષનો વિતરાક સ્વભાવ આપણને પ્રાપ્ત છે આ બધા એને બરાબર આગળ જઈએ ભાઈ ત્રીજું લઈએ હા પ્રતિકા અને પ્રતિભાવ એ શું છે અને તેની ઉત્પત્તિનું કારણ અને નિવારણ વિશે સમજ માગો છો તમે એટલે પ્રતિકા ને પ્રતિભાવ શું છે સમજવું છે બહુ મોટી વસ્તુ છે અને એની ઉત્પત્તિ એનું કારણ અને કારણનું નિવારણ આ વસ્તુ એ બધું આજ્ઞા ધર્મમાં આવી ગયું આજ્ઞા ધર્મમાં બધું અંદર મુકાઈ ગયું છે બધું જ શબ્દો સાદા છે બધા પણ એ આપણે એક નંબરની ફાઇલને સમજવા માટે છે કે બીજા બધા માટે હ અને બે નંબરની ફાઇલ સમજાય નહીં પણ એક નંબરની ફાઇલ સમજીએ તો બે નંબરની સમજાય ને અને તત્વે કરીને બંને રીતે વ્યવહાર તો વ્યવહાર થી રહેવાનો જ છે હે દાદા ભગવાન એવી રીતે રહ્યા દાદા ભગવાન એવી રીતે રહ્યા સમજાયું ને એના જેવું છે રહ્યું કશું આગળ જે ભાઈ કારણ નિવારણ શું કે હવે આપણે આ ફાઇલના બધા કારણો હતા ને ખાલી થવા માટેના એ આવે એટલે એનું નિવારણ શું કે સંભાવે નિકાલ શું કયું બધું આવે છે એ તો બધું ક્રિયાત્મક જ છે ને શરીર આખું એક્ટિવિટી વાળું જ નયું કયું શરીર જોયું એક્ટિવિટીનું કહો તમે એ બધું એક્ટિવિટી વાળું ખ્યાલ આવે ને એટલે એ તો આયા જ કરવાનું પણ એને નિવારણ કરવા માટે શું તો કે આજ્ઞા ધર્મ અને આજ્ઞા ધર્મ ના રહેવા દે આપણા બધા પ્રતિભાવ પ્રતિકારોના બધા કારણો છે શરીરના ખાલી થતા ખ્યાલ એ બધી એને ફાયલો એટલે ફાયલો શબ્દ ત્યાં આગળ આપણે મૂકવા અંતઃકરણ લેવલે તો પછી બહારના વ્યવહારની ફાઇલોમાં આપણને ધીમે ધીમે આવે એકદમ તો નહીં જાવ કેટલા અધ્યાસથી આવેલા છીએ સહેલું નથી સહેલું નથી એટલે દાદાએ કહ્યું કે સંસારમાં પ્રગતિ કરવા માટે સર્વપ્રથમ માતા અને પિતા એ આપણા પરમ છે એટલે એમના માટે જેટલું આપણાથી રહી શકાતું એવી રીતે સારી રીતે આખું દિલથી અને મુક્તિ માટે ગાઈડ તો એના માટે ગુરુ છે ગુરુ એટલે શું કે ગોર અમારા ચરોત્રમાં ગોર શબ્દ લખે છે ગુરુ નો ગોર થઈ ગયો અને ગુરુ પત્ની ગુરુની જ ગૌરવ થઈ ગયું આવું બધા બધી ભાષાતું હોય છે એ સદગુરુને કહેવાયું હતું એટલે સદગુરુ બહુ નાવું લાગે એટલે ગુરુ થઈ ગયું ટૂંકમાં આ કાળમાં ગુરુ ગુરુ એટલે ગુરુ શિષ્યનો સંબંધ તો પહેલેથી ચાલ્યો જ આવે છે અહીંયા ઓલવેઝ ઓલવેઝ એ સંત પુરુષો માટે કહેવાય એટલે કલ્યાણમાં મુક્તિમાર્ગમાં સંત પુરુષો સત્પુરુષો અને પ્રગટ જ્ઞાની પુરુષ શું કહ્યું એ મૂળ કારણો છે આટલું તણ્યાલ છેલ્લું લઈ લઈએ તમારું પહેલી આજ્ઞા એ બધી જ આજ્ઞામાં રાજા આજ્ઞા છે કારણ કે તે વ્યવહાર ચારિત્ર ખુલ્લી કરે છે વ્યવહાર ચારિત્ર એટલે શું કે બધો વ્યવહાર હોવા છતાં પણ એ વ્યવહારમાં આપણને વિતરાકતાના અંશો ખુલ્લા થયા હોય જાગૃતિના બધા સમજાયું ને એટલે એને એટલે મૂળ ચારિત્ર ત્યાં છે આપણે શુદ્ધાત્મામાં નિશ્ચયમાં પરંતુ વ્યવહાર આખો છે ને એટલે મુખ્ય વ્યવહારને મુખ્ય કહ્યું એટલા માટે આ એટલે કંઈક એ નીકળી ગઈ છે વાત પણ એને બધા વિસ્તારથી સમજાવવી પડે હપેક્ષા એ બધું હોય ને સમજી ગયા બસ હવે આપણે એવું કરીએ કે આ સાડા વાગ્યા શું કરીશું સાહેબ એટલે આ સુનિતાનું રહી ગયું એ તો એવું બધું પૂછે છે જબરજસ્ત એ તો આખો કલાક નીકળી જશે આપણો એટલે આજે આવતા સોમ ગુરુ નહિ પણ પાછો રવિવાર ગુરુ પછી નો રવિવાર લઈશું જરૂર દાદાજી હોદા ભગવાન ના સિંહ જય જય કાર દા ભગવા લિ જય જયકાર હો દા ભગવાન લા જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિમ જયકારો ગાદા ભગવાન ના સિમ જયકારો દાદા ભગવાન ના સિંહ જયકારો દાદા ભગવાન નામ જય જયકાર હો દાદા ભગવાન સિંમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો દા ભગવાન ના સિમ દય કારો દાદા ભગવાન ના સિમદ જયકારો દાદા ભગવાન ના સિમ દયકારો भगवान ना सिंह जय जयकार दादा भगवान ना सिंह जय जयकार दादा भगवान ना सिंह जय जयकार ભગવાના સિંહ જય જયકારો ગાદા ભગવાન જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો દાદા ભગવાન ના સિંહ જય જયકારો જય જયકારો દાદા ભગવાન સિમ જય જયકારો દાદા ભગવાન સિમ જૈ જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો દાદા ભગ દાદા ભગવાના સિમ જય જયકારો